તમને સુખ પડતું નથી ગાડી ને ધમે કરી તો આપડે હિસાબ સુખતો થઈ ગયો અને ખરેખર હિસાબ છે ના જોડો એટલે એમ થાય કે આ નવો માણસ આપડે ગાળ ભે છે એ પોસિબલ છે ને એ વિજ્ઞાન થી હું કઉ છું પોસિબલ નથી એ જે આપે છે તમારે હિસાબ જ આપે છે આ વર્લ્ડમાં કોઈ પણ તમને વસ્તુ આપે છે આ હિસાબ જ વગર આપે નહીં વખતે આપણા માનવતા તો રહેવી જ જોઈએ એવું નક્કી કરો થાય એવું ગભરણ ખોટી થાય કારણ એની અનંત શક્તિ જબરજસ્ત શક્તિ કરી તમે તમે મારી પાસે માગો તો આશીર્વાદ આપણ આપી શકે જે દેહ ના માલિક ના હોય દેહ ના માલિક ના હોય તે આશીર્વાદ આપી છે દેહ ના માલિક દેશના માલિક ને એ દેહ ના માલિક એમાં કઈ આશીર્વાદ બરાબર આવે ખરા તો જેવું જોયે એવું ફળ ના માલે તમને કેમ લાગે છે સાચી વાત છે મારી લેવા દે કારણ કે આ સ્વીટ કોની છે તમને કહું કોની લાગે તમને આત્માની આત્માની હા આત્માની જે સ્વીટ તમે કહો છો તો આ બસો ડોલર કે ત્રણસો ડોલર નું હોય છે તો એ બોલે છું હું છું ને જવું ને તો મારા જેવું જ બોલે તો પછી નથી ખરેખર હન્ડ્રેડ પર્સન્ટ બોલે છે એ વસ્તા છે તમે શોતા છો અને હું જ્ઞાતા રસ્તા આ શું બોલી રહ્યું છે એનું ધ્યાન મારી પાસે ન રહે છે આ શોધ મળે અને કોઈ માણસ બોલી શકે એમ છે નહીં કોઈ જીવ આસ્થામાં બોલી શકે એમ નથી માટે લોકો ઇભ કરે છે હું બોલ્યો એટલું જ છે ખરે અને પછી આપડે કહીએ કેમ આવું બોલ્યા મારી ભૂલ થઈ ગઈ કે બે કોણ જુદા જુદા છે આ બધી આ વકીલો છે તેવી રીતે છે આ વકીલો આપણા કોર્ટમાં જે ફેંકે બે હજારદારી તમને કેવું લાગે બે જવાબદારી વકીલ જવાબદારી વાળું બોલતા બે જવાબદારી બે જવાબદારી કેવું લાગે તમને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 એક અડધો કલાક પછી વિચાર કર્યા બોલાય નઈ ને તો બંધાઈ જઈએ આપણે એટલે બોલીએ છીએ અને પાછું શું બોલ્યો બોલ્યો અને હું કેવું મેં પીડિંગ કર્યું બીજી વખતે ના થાય તો આપડે કહીએ કેમ આથી પીડીંગ બળ ના થયું કારણ કે તારા ભવિષ્ય આંકા છે મારું એમાં બોલાયું આવું સારું આંકું છે પ્રારબ્ધ કે આવું બોલે બોલે એટલે બધું આ જગત ને સમજવાની જરૂર છે જો વન ફેમિલી છે તો એમાં બીજું વન એટલે વન બે ના થાય તમને કેમ લાગે આ તો વાઈફ આપડી બેગમાં શું કળકો સાથે કથા જ કરે લાઈફ કદાચ કરે પણ તૈયાર ના કદાચ કરીને સુધારી વાગે તમને કેમ લાગે હા ના બની શકે એ વાત લાગતું હોય તો અમે પ્રારબ્ધ યારી આપી છે એવું અમાય પણ પ્રારબ્ધ યાદી આપશે જો તમે નક્કી કરશો તો પ્રારબ્ધ યાદી આપે શું નક્કી ના કરો તો યારી કેમ કરીને આપી હવે તમારા પ્રશ્નો પૂછો જે તમારી જે ગુજવાડે હોય ને પૂછો હું તમને બધા ખુલાસા આપું શું હું તમામ પ્રકારના ખુલાસા આપવા આવ્યો છું તમને શું તમારા દુઃખો બધા આપી દેજો શું કહું તમારી પાસે રહેવા દેજો શું કહું ને જો આપી દો તમે યાદ ના કરો અરે મારા આજ્ઞા પ્રમાણે તો તમારી પાસે નહીં આવે એ વાત નક્કી છે ત્યારે ગેરંટી આપું કારણ કે જગતના દુઃખો લેવા કારણ મારે ત્યાં એટલાનું દુઃખ નથી મને સત્યાવીસ વર્ષથી ટેન્શન જોયું નથી મેં એટલે તમારે જે દુઃખ હોય આપો અને પછી કહો કે તમે દાદાજી લઈ લો પછી તમે યાદ ના કરો નિર પાછું યાદ કરાતરી હોવી જોઈએ તમે કા દાદાજી લીધું એટલે આવે મારો વાતો નથી પછી તમને કામને છે હું નતી કીર્તી લેવા આવ્યો હું કોઈ ચીજ નથી આવ્યો કોઈ જાતની મારા ભીખ નથી માટે હું આવું ફરું છું કોઈ જાતની ભીખ મને નથી તમને કહું તમારા જે અર્થે જાહેર કરો અને અડથેડે દૂર કરો ફક્ત સમજણ ના ફેરથી જ થયા છે સમજણ ફેરવાથી પોત પોતાની સમઝડ ચાલે છે આ સાથે ટ્રાફિક ના લોજ ના બધા એ લોજ ના ચાલે છે ટ્રાફિક નથી કેવું છે ટ્રાફિક ઉતરે હવે આ જો કાયદા સમજીને તમે ચાલો તો ફરી અર્ચેત નહી આવે શું બાજુ એટલા કાયદાઓ સમજવામાં ભૂલ કાયદા સમજાવનાર ને કાયદા સમજાવનાર કાયદા સમજનાર હોવો જોઈએ આટલા બધા ડોલર પગાર મળે છે આટલું બધું મકાન સરસ છે અડચ કોઈ જાત નથી છતાં દુઃખ ક્યાંથી આવ્યું ક્યાંથી બેસી ગયું ખૂણા બેસી ગયું ભાઈ ગયે મોડું ચડેલું હોય છે મોડું ચડેલું હોય મોડું હોય મોડું મોડું હોય બીજો ધર્મ નહી કરો ચાલશે ભગવાન ને ના બધાય નથી આપણું સેફ સાઇડ કરો બધા થાય તો આપણું સેફ કરો આપડા ઘર નું ફેમિલી સેફ સાઇડ કરો આ તો મારા લગભગ હોય એક છોકરાઓ છે કે બધા ગ્રેજ્યુએટ થયા છે એન્જિનિયરો થયા છે તમે અમારું આ સર્વ દુઃખ ટાળ્યું એટલે આ લોકોને કેમ દુઃખ કરે એટલા માટે એમાં પ્રયત્નો રહીશું કેમ પહેરતા બીજી છોકરીઓ ઓછી થાય કેટલી બધી છોકરીઓ છે મને હું તો જીવન એવું સુંદર જીવો કેવું લાગે સુરે બાર બગીચા ને જવું ના પડે બાર સ્ત્રી તમને ગમતી જ નથી કે સ્ત્રી જોડે તમને પુરુષ જ નથી શું છે હકીકત વાસ્તિકતા મને કહો અમારા ફાધર બધા નું શું ખબર છે નરપણ માંથી એટલે એટલી બધી આબરું ગયું આપડી આપડી ફેલી ની વાત ખુલ્લી કરવી પડે છે જોયું છે એટલે અમારે પડવું નથી એટલે કઈ જીવન તો સુધારો આપણા છોકરા સુધારો કઈ કરો નિશ્ચય કરો એ તમે નિશ્ચય કરો મારે આમ કરવું છે શું તો નિશ્ચય કરો બધું થયું છે આ ટ્રાફિક ના લોન કરેલો એમાં અહંકાર રાખતો નથી ટ્રાફિક ના લોન માં પોતે બુદ્ધિ એટલી બધી સમજી શકે છે સ્થુલ છે એટલે કે ખર્ચ કપી મરી જશે કરી દઈશ અરે અમે જશે એ ખબર નથી બુદ્ધિ પહોંચી શકતી નથી આ સૂક્ષ્મ સૂક્ષ્મ વસ્તુ છે વાના વાના નુકસાન બરાબર સુખમાં જાય છે એટલે સુખમાં આવી ગઈ અને પેલો થોડું દેખાયો કે માથે ગયા આપણે હિન્દુનો ડેવલપ થેલા આપણે ન છોબે આપણે ના પરિવાર બધું વાત હતી જે એને બરોબર છે તમારા મન સબે સુ ફરોજનમ ના ઋણમુંદન માંથી છૂટવા માટે શું કરવું જોઈએ ઇન્દ્રાયન ભી પૂછે કે પૂર્વજન્મ ના ઋણ માંથી છૂટવા માટે શું કરવું જોઈએ પૂર્વજન્મ ઋણા કરવું આપણે જયારે પુરાનું ઋણનું બંધ હોય ત્યાં આપણને ગમતું ન જ હોય એની જોડે સહરાશ ન જ ગમતો હોય અને સહરાશ રહેવું જ પડતું હોય ફરજીયાત તો શું કરવું જોઈએ કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો પણ અંદર એના નામના પ્રતિબમણ કરવા કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે કોજિશ શું કર્યા હતા અતિક્રમણ કર્યું તેની જોડે પૂર્વ ભાવમાં તેનું આ ભાવ અતિક્રમણ આ ફળ આવ્યું કે કરીએ તો એ ફ્લ થઈ જાય એટલે અંદર એનો તમે માફી માંગી લોક કર્યા કહો કે મેં જે દોષ કર્યા હોય માફી માંગુ છું જે દોષ કર્યા હોય છું કોઈ પણ ભગવાન એના તરફ બઉ દોષિત હોવાથી કોઈ પુરુષ ને ફ્રી તો દોષિત બહુ જોજો કરે એટલે તિરસ્કાર વધે છૂટે અને તિરસ્કાર છૂટે એટલે ભય લાગે જેનો આપણે તિરસ્કાર હોય ને તેનો ભય લાગે તમને એ દેખો કે તમને ખબડાટ પણ થાય એટલે જાણીએ કે ના જ તમે અંદર માફી માગી કરો એના નામ ની તરફ જે જે દોષો કર્યા હોય એ ભગવાન નું ક્ષમા માંગો પરિણામ છે મને કોઈ પણ માણસ હોય જે દોષો કર્યા અંદર તમે માફી માગી માગ કરો ભગવાન પાસે બધું ધોઈ જશે બાર મહિના આવું તારે આ વરદ જેવું છે આ વરહાદ થોડા પછી બાર મહિના આવે તારે એવું એટલે તમે કઈક દીખો આમ લેવા તો સારું અંતે મને પૂછો તમને અડચણ બળચણ હું તમને બધું ન કરી આપ આવી રીતે ઉપાય થી તમે શરૂ કરો ના હોય તમે કાગળ ઉપર લખીને આપો તો હું તમને એકલા એકલાને સમજાવીશ શું કહ્યું તમારી અડચણમાં તમે કાગળ ઉપર લખીને આપો તો હું તમે એકલો તારે સમજાવીશ અને તે કાગળ તમને પાછો આપીશ શું કહ્યું મારે લેવા દેવા નથી કાગળ ને સમજ્યું કારણ મારી પાસેથી ઇન્ડિયામાં પુરુષો સ્ત્રીઓ એ બાર વર્ષના હતા ને ત્યારથી તે ચારે વર્ષના જે જીવન બધી હકીકત લખી લાવે મેં સુ મારે એનું કામ નહી હું એને હેલ્પ કરી દઉં બધું અને એ દોષો આવી રીતે આપી દેવું શું માણસના બધા પણ એને અમે જાહેર ના કરીએ કારણ કે વાત ને કરીએ તો માણસ આગળ કહી કારણ કે દોષ જાહેર કરી દીધા પણ તો શું કરે આગત એટલે અમારી પણ બધા માણસો ના કાગળ આવે અને પછી એને સંભાઈ પાળિકા આ રીતે તું એમ જે વધે નીવરાઈ જાય શું